તમને બધું યાદ રહી જાય છે બધું એમ જાતે જાય છે યાદ આવી જાય છે એકદમ બધું દેખાય છે દેખાય યાદ અમે જો કવિતા કેવી રીતે દેખાય જો તારી હદાય તો આપડી દેખાય એની બધું દેખાઈ જાય અમને યાદ ના થાય જ્યાં સુધી ત્યારે રાગ અને દ્વેષ હોય ત્યાં સુધી યાદ